એ દીકરી છે બધાને સરસ પોઝ નહોતો મને નથી બધાને ફ્રેમ સેટ કરી દીધી અમે દીકરી છે આ ઘરેથી જો નહીં પણ નહી સૈંગમાં એ તો આયા પણ આ આ તો આનું એ બોલાવવાનો ચાલો લે આપો જો અહીંયા ધ ટ્રેડ વર્ચ દેખ રે છે છે જ હા ટ્રેડ વર્ચ છે એક મજુ હા અચ્છા હવે દર આગળથી કેટલો બાકી આ કે કે દેશું 45 મિનિટ થાય ગા 45 મિનિટ થાય પ્રસંગો પાછ હા આવજો આવજો ઓકે મે હા હા આવજો આવજો સમય ને સરવાંત્ર બોલીએ અને થોડી પ્રાર્થના બોલ્યા પછી આપણે સમય ને સરવાળો બીજું સમય માટે તમે જોડે અમે મંત્ર બોલાવીએ બધા ચાલો આખું મંત્ર બધા ચકુર ભાઈ ન ંગળમ ભવ મંગળ નમો ભગવતે વાસુદેવાય નમો ભગે વાસેવાય જય સચિદાલ દક્ષાબેન ખાલી આંખો બંધ રાખીને બોલજે આંખો બંધ કરી દેજો હા િહ પરમાર્યા શ્રીકૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પર માર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પર મહાત્મા જે તત્વગુણ અવસ્થા છો તેવસ્થા મારામાં પણ ત્મા સ્વરૂપ એભી રાજેલા છો આપનું વિતરામાત્મા સ્વરૂપ તે જ મારું હું આજ્ઞાધારી અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું પ્રમાણબોજ પ્રમાણબોજ જાગૃતિથી આ જાગૃતિ ભરથી ભારતી જે જે કોઈ અજ્ઞાધર્મનો ભંગની ભૂલો થઈ છે જે જે કોઈ અજ્ઞાધર્મનો ભંગની ભૂલો થઈ છે એ સૌ ભૂલોને એ સૌ ભૂલોને આપની સમક્ષ જાય કરો છો મા મને સમજાએ કરો દેતી કુપોસ્તાઓ કરો દેતી કુપોસ્તાઓ કરો આપની પાસે ક્ષમાયાતના માંગો અને આ પરિવાર સે ક્ષમાયાતના માંગો હે પ્રભુ હે પ્રભુ મને અજ્ઞાધરીને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા શક્તિ પ્રદાન કરો એવી આત્માને શક્તિ પ્રદાન કરો વિશુદ્ધ આત્મા ભગવાન ભગવાન આપ એવી કૃપા કરો કેવી કૃપા કરો કે સમયો છે કોઈ બોતો સાહેબ બોલે છે જી વિષય પર હું જંગતા સુતા સુતા સુતા સુતામાં એ દોડન સાખી દોજે કડ કડ કડ પહેલા બડે ઓબા માન આપે મને બુપા છે ને કવિરાદ ને યોલા ક્ષત્રમીની ના છે અરે આમ ચલો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 જો જે મૃત્યુ ના થઈ જાય મનની મનમાં ના રહી જાય સુતા સુતા અંધારા કોઈ જતું નથી કોઈ આવતું નથી એ તો ભગવાનની ભાષા છે પરંતુ આ દુનિયાની ભાષામાં તો બનવાનું જ છે એટલા માટે દુનિયા કહેવાય છે અને એવી દુનિયા કહેવાતા ના હોય તો આપણને કોઈને પણ આવી રીતે એ આપણને સમજાઈ નહીં આવવા કે આ જન્મ શું છે કે મૃત્યુ શું છે ક્યારેય પકડાય નહીં આ તો દાદા ભગવાન આ કાળમાં વસમા કાળમાં ઘણું વિચિત્ર વખત છે આજે તેવા કાળમાં બહુ સાદી ભાષામાં આપણને સમજાવી ગયા અને આજે મહાત્માઓ અને માત્ર દરેકને અને કપિલભાઈ તો બહુ બહુ સારી રીતે મકંદરભાઈ કેટલું રહ્યા છે બધા હમ એમાં આ બધા કર્મ ના ખેલ એમાં બોલે છે ને સામાન્ય પણ આપણા મહાત્મા કોઈ પણ પ્રસંગ હોય તારે જ હોય છે ખાસ તો બેસણું હોય કે જાય છે તારે બોલે છે આપણા યોગેશ કોઈ પણ આપતો હોય તો દરેક દરેક ના પ્રસંગો આપતો છે લગ્નના પ્રસંગમાં બોલાવે છે પણ એ મૃત્યુ નથી હોતું અને આના કારણે કહ્યું કે જે યોગ્યોને પણ જે શક્ય નથી એવું આપણે સમાધિ છે સમાધિ છે બિલકુલ સમાધિ આ બાબતમાં દાદા ભગવાનને પ્રશ્નો થયા છે સમજવા માટે તો દાદા ભગવાને કહ્યું છે કે મહાત્મા માત્ર સમાધિ હોય સમાધિ જ હોય કારણ કે આપણે સ્વરૂપ જાગ્રત રાખી એટલે કપિલભાઈ દિલમાં જે હતું જે તમને અત્યારે કરે છે બધું પૂરું થઈ જવાનું છે એ નિર્માણ સર્જાયેલું છે એનું બધું કરશો અત્યારે બોલે છે આપડે સાંભળીએ પાત્ર બધી છોકુ હેમ બને કે મૃત્યુ આવે સામે કાલ સવારે સૂરજ ઉગે તું જોવા પણ ના પામે तारूज मौत बीजा थे नई सके तारूज मौत बीजा जानू न બેદરકારી કે આળસમાં અવસર ચાલ્યો જાયના બેદરકારી કે આળસમાં અવસર ચાલ્યો જાયના સુતા સુતા અતારો આપડે માનીયે છે ઘણી વખત આવું અચાનક બને છે આપણને ઘણું જ એમાં બને જરૂર બધા રસી કોઈ ને છે ને દાદાની હાજરીમાં વનસ્પતિ હોય છે ને પોલંદ ને એવું હતું એમનું એમને પુષ્કર હતું અને કુદરતી એક વખત થયું હતું વડોદરામાં બહુ જૂની વાત છે ઘણી જૂની વાત છે આ બધું થયું હતું તે ચાલો આપડે જવાનું વખત આવે તો ગયા અને ખરેખર એવું થયું એમને આવો અનુભવ તો જઈને પાછા જોઈએ ખરું એમને એટલે આવું હોય અથવા તો સડન થઈ શકે છે પરંતુ મહાત્મા માટે કોઈ પણ પ્રસંગ હોય સમાધિ જ છે આકાશ જમીન નો ફરક છે સમાધિ મરણ એ કે પછી પાછળ મરણ આવે એવું અને એવું રહેવાનું આપણે બધાને આ રહે આપણે એમને પણ એમની ઈચ્છાઓ હતી બધી પણ છે એ બધી પૂરી થાય એવી રહીશું આપણે વાત કરી ઉપર નિરોગી ચાલ્યા ગયા અચાનક અંતરિયાળે અકસ્માતમાં મૃત્યુ થયા ભયાનક મૃત્યુ થયા ભયા જેના દિલ માં સુખી જિંદગી જીવવાના અરમાન માન કોલાુગલના અણદારા અવસાન થયા એવા કોડીલાયુ ગલના અણદારા અવસાન થયા સુતા શાતા અંદ મન ની મન રહી જાય બેઠા બેઠા વાતો કરતા જીવ ગયો મોટે ગામત રે બેઠા બેટા વાતો કરતા જીવ ગયો મૂળ દશામાં કયું આપણું મહાત્મા માત્ર કોઈ મૂળ દશામાં નથી હોતું એટલે એ સદા જાગ્રત હોય છે એટલે આ સમાધિ મૃત્યુ હમણાં કરે તો બચવાનો અવકાશ નથી મૃત્યુ કરે તો બચવાનો અવકાશ નથી આગળ તું કર્મ કરી લે જીવન નો વિશ્વાસ નથી કર્મ કરી લે જીવન નો વિશ્વાસ નથી સોતા સોતા અંદ मन ही मन मान रही जाई पाड़ा ऊपर सवारी करता जम राजा देखा शही અહંકારી પાડાય કરેલા કર તું તો વેદાશી શ્વાસ અને ઉચ્છ્વાસે જીવનું મી કે દેહ કમ્પ્યુટર બંદ આયુષ કર્મે ન છે શૂટર બંદાયેલા આયુષ કર્મે રાજા છે શૂટર સુતા સુતા પ્રોજ્યો ત ક્રોધ અને અણહક ના વિષય તેમાં શ્વાસો ખૂટે ખૂબ ક્રોધ ના વિષય તેમાં શ્વાસો ખૂટે माटे चेती चल जे मनवा कल्पित सुखो अंते दू मटे चेती चल जे मनवा कल्पित सुखो अंत श्वासो श्वासी आयुष दोरी कूटे खबर नहीं आयुष दौरी कूटे મૃત્યુ લોકી માનવ ક્ષરદામી કોઈ અમર નથી આપણ મૃત્યુ લોકી માનવ શરદામી કોઈ અમર નથી ફરતા ફરતા ઉઠતા બેસી ટેન્શન મન માં જો થઈ જાય હાય બીપી ને લો બીપીએ જીવ તર વિષમ થઈ જાય લો वेशम जाए चित चितते खाता पीता हुमलो हृदय थै जासे चित सं खाता पीता हुमलो हृदय थे जासे ડાઇનિંગ ટેબલ પાસે ડોક્ટર ડાયડ ક્લેરેશન પાસે ક્લેરેશન થઈ જાય સુતા સુતા અંતારા માં જો ના થઈ જાય મન ની મનમાં ના રહી જાય ड़ा छेड़ी बाधी गाँ पड़ जो प्रेमे गाँ पड़ी छेड़ा बांधी आग लगी ज्या कंका से और माया अरमान थया आग लगी जाया अरमान थया તારો પણ છે વારો એક દિન કાંદે ચડ્યું મળું હશે તક મળશે તને ભવિષ્યમાં આજે જોઈ લે મે મારું બળે તક મળશે તને ભવિષ્યમાં आजे मारू नहीं वे तेला तड़का भुख दुख एवा पुण्य दारक पही बेठेला तड़का भूख दुख एवा पुण्य दारक पो दईमा का पंजे जड़पाई ने ठपया गरा कने मृत्यु ए बने हावे तारे टपकी पड़े પડે એક સમય ના એક્સટેન્શન ની દુનિયા દવા જડે એક સમય ના એક્સટેન્શન ની દુનિયા મા દવા જડે જીવન ના તડકા છાયામ અણનમ અડીખમ ઉભારયા જીવન તડકા છાયામા આ વરદાનું ઝાડ તૂટયું ત્યાં શરીર છોડી નાસી ગયા તૂટ્યું શરીર છોડી નાસી ગયા जन्मति मौत सुधी नीवते ना नाटक छे, जन्मति जन्मत सुधी न સંડે સુધી ના કોઈ પણ વારે મૃત્યુ છે મંડે થી સંડે સુધી ના કોઈ પણ વારે મૃત્યુ છે સુતા સુતા અંદા મા આગ્રહ કરશો તો પણ એ નારું ક્યુ છે ગમે તેવો આગ્રહ કરશો તો પણ એ નારું ક્યુ છે નિર્ધારિત ને નિયમિત સમયે નિયમ છે સ્મશાન માંવે રાગિટાઈ આપે બોધ જ મર માળા સ્મશાન દુનિયા સામે ફરી નથી જોતા દુનિયા ત્યાગી ત્યાગી જાનારા ગુજરી બજારે થી ખરીદ્યો આ માણસ ગુજરે ગુર્જર દેશ ગુજરી બજારે થી ખરીદ્યો ma गुजरे गुजरे एक जन मुजरी जासे निश्चित लखणे देखित लख लमे धीमा धीमा उवण म काल खोड़े पोड़ी जाय धीमा धीमा उ મન મનમા રહી જાય મન ની મન મા રહી જાતરા ગોયે આ દુનિયા ને કહી દીદુ છે સ્વપ્ન નગર વિતરા આ દુનિયા ને કહી દીદુ છે સ્વપ્ન ઉંગના સપના મનવાણીને જાગતું સપનું દેહ ચર ઊંઘના સપના મનવાણી જાગતું સપનું દેહસ ચર સપના મામે સપનું જોયું હું જ ગયેલો ઊંઘાઈ સપના મામે સપનું જોયું હું જ ગયેલો જ્ઞાન પુરુષે સજીવન કર્યો મુજને કેવળ જ્ઞાન દઈ જ્ઞાન પુરુષ સજીવન કર્યો જ્ઞાન દઈ આ દુનિયામાં મૃત્યુ નો ભાઈ માનવને જીવ જાતિ ને મૃત્યુ નો ડર ટળી શકે છે નિજ અમર પદ શ્વાસ મૃત્યુ ડર ટળી શકે છે તે जुगना जाड़ा बाज गया सा जड़ प्राकृत भावोजे पर जुगना હેમા છે શુદ્ધાત્મા ચોકા શાશ્વત ચેતન મૂળ ઈશ્વર હેમા છે શુદ્ધાત્મા ચોકા શાશ્વત ચેતન મૂળ ઈશ્વર जागी फरता फरता स्वप्नु हरता फरता स्वप्नु परमाणु छाया केवल आत्म स्वरूप छु हूँ परमाणु ज्ञेय परायाव आत्म स्वरूप छु मंगल रूपी सुलकाया मई बाओपी खरी पड़से मंगल रूपी सुलकाया मई बार खरी पडशे નિર્વિકલ્પ સમાધિ દશાએ તે દી મૃત્યુ મરી જશે જાગી જોતા અજવાડા માં આવન જાવન મટી જશે જાગી જોતા અજવાડા માં जाशे, कारण दे हज मरी जा हज मरी जासे रोज सुई ने रोज उठव जग सुख जमियों रोज सुई ने रोज बनवाने केवल सत नरण તેને મૃત્યુ જય બનવા કેવળ સતનુ શરણ લયું રાધે સુતા અંદર જાગી સહેજે આત્મા રમણતા થાય રાધે સુતા અંદર જાગી સહેજે આત્મા રમણતા મનવી લય થઈ મોક્ષે જાય મનવી લય થઈ મોક્ષ मात्र समय पर कोई मुमुक्षु केवल दादा दा दा गाय समय पर कोई मुक्शु दा दा दा, दा શ્વાસો ત્સે અસ્થિ મજા દાદા રંગે રંગૈ જાય અસ્થિ મજ્જા રંગે રંગઈ જાય ता सूता सपना माए जो जो दादा देख जाए सुता सोता सपना माए जो जो, जो, जो दादा देख जाए तब साचा मारग मिल जाय साचा मारग मिल जाय रोज सुईने रोज उठवू રોજ રોજ હર દિન સુઈને ઉઠબુ જેને અંદર ખૂચના રુચ્યો સુઈને અંદર કુ જુ ના રૂ મન જીતી દેણ પદ અર્ય તનુ સિદ્ધ કર્યું મહિલા દુશ્મન જીતી પદ હરિયંતુ સિદ્ધ કર્યું ખાતા पीता बेसी उठता निज दोषो जोई धोआ दो खाता पीता बेसी उठता निज दोषो जोई धोवाई दो તે આત્મા પરમાત્મા થાય મૃત્યુ ના થઈ જાય મનની મનમાં ના રહી જાય મનની મન માના રહી જાય જય સચિ કવિતા છે પંક્તિ બધી રચાઈ ગઈ છે બધા માટે એટલે એ છે એટલે દક્ષાબેન અવસ્થા માત્ર કુદરતી રચના છે અને આ વાત આપણને દાદા એ જે આપણે એટલા મોટા ભાગ્યશાળી કપિલભાઈ એટલા સીધા એના અંદર થી બહુ જ હતું બહુ સીધા અંદરા કામ કરે પણ ભાવના એક જ કેમ કરી નામે આપણે કામથી એક બધું આપતા પુત્રો જ્યાં હશે ત્યાં એમની જોડે ફરીશું હંમેશા એક શબ્દ છે ને ભાવ પૂરો થયા વગર રહેતો જ નથી એટલે એના પ્રકાર બદલાઈ જાય છે એટલું જ પ્રદર્શન બીજું નથી બનતું થવાની જ છે તમારી પૂરી અને તો આપણે કપિલભાઈ એમનું દિલ કંદકભાઈ એટલે અવસ્થા આવે છે જાય છે પરંતુ દુનિયાની ભાષામાં કહીએ કે આપણે ગયા આયા ને ગયા એટલે ગયાનું બધા નથી જસતું બહુ દુખ આપે બધું અને બને એ તો વ્યવહાર છે બધો રહેવાનો છે પરંતુ જેને સમજ છે સમજીનો જન્મ નથી મળતો આ સંસારના ચક્કર આવી ગયેલું એમાં છૂટ્યા છીએ આપણે એ બહુ મોટી વાત થઈ છે બહુ જ મોટી વાત થઈ છે અને કપિલ તો બહુ સરસ કામ કરે પણ ચેતતામાં જ રહ્યા કરતું એમનું બધી રીતે બધી હોય પ્રમાણે કરે બધા તો બીજું શું છે માલા ભાઈ માટે અને ભાભીને બીજા ભાઈ પણ હમણાં જયેશભાઈ છે આ ભાઈ સવલા પપ્પા દે સાવ નીચે ઓઢો મે પપ્પાજી અરે અમને અમને તો જોયા છે અરે આ સબા આજે ફરતી આયા પાછે દેખ બેસીને બે જેસ્વે હા બેસ બેસ બેસ બોલવાનું આપ છે મડી બઈના જેસ્ટ યાર પપ્પા કેવો મજા ના આયા તા હા રક્ષક મુજે તમારું શું આપડા જીજાજીનો નું બોલ જે કોલેજ એ મને આશરો અનુભવ થાય છે ને હા ઘણી વખત કોક તો બે એક કોક તો ને સંતાક એના પ્રમાણે તો હું અહીં આવ્યો હા મારી ચોટડી ગઈ થી 6 મહિના માટે જી 6 મહિના સુધી મારી જોબ છૂટી ગઈ થી 2012 માં હા તુમ અહીં ચાન્સ મળે તો એમણે મને અહીં રાખ્યો તો એટલે i got to know him really well and i got really close to him and in mere je rehmani je mujhe aayi hai sir that i cannot express je jaane the i can't tell you how it is bilkul it's hard to express that on a our band par jude rhewa itla avkas mare and you be greatly missed you know તો મેં ત્યારે તમે એમને જોવ તો હસતા હોય બિલકુલ આવો આવો મજા કરો હાલવાજે બેસીને મજા કરીએ ધ વસ ઇઝ ફેવરિટ થિંગ અધરવાイズ લાઈક સામન ટુ રો एवरीथिंग विल બી હા તો સાબ एवरीथिंग विल બી ઓલરાઈટ યે એમને વિશે બધી ફુલફિલ થઈ જવાની કપિલભાઈ ને વિશિષ્ટ જોડેલી વાત દુખ નો પ્રસંગ છે પેલા પણ પણ અમે આ જ્ઞાન થી આટલી હિંમત આવી છે એમના દાદા સાહેબ એમના દાદા થાય અને અમને તો કંદક ભાઈ કહીએ ને એવું જ જોયું કે છે હાજર છે ચાલો મોટાભાઈ એક્સરસાઇઝ કરો ઠાકોર તમે વજન ઉતારો તમારું એનો એક્સરસાઇઝ કરો આ કરો ખા બેસો વાતો કરો એનો ગણું ઠાકોર આપડે રવિવારે આજે કયો આજે રવિવાર ક્યારે આવશે આજે આવતા રવિવારે બને આવતા રવિવાર કઈ તારીખ આવશે ખબર પેલું કેવું નથી કઈ એ તો આગળ છે એના માટે ખાસ ખાસ રાખજો બે કલાક ની કીર્તન ભક્તિ બહુ સુંદર કરી દેજો કીર્તન ભક્તિ પેલા આપડી સત્સાધન ની વિધિ છે ને એ રાખજો બધું કરજો બધું એટલે આપણા અહિયાં બધા ભેગા થઈ એટલું કરજો રસી ભાઈ એટલું તો હવે મેં રિટાયર થવાનું નક્કી કર્યું છે મારા ઘૂંટણ નું ઓપરેશન પણ કર્યું છે કરવાનું નક્કી કર્યું છે કારણ કે હું કાયમ વારંવાર કપિલભાઈ ઘૂંટણ ઓપરેશન કરાવી નાખો હવે રિટાયર થઈ જાઓ તો એમ કહ્યું કે તમારા કેવા મુજબ મેં નક્કી કર્યું છે અને હવે મારે તમારી જોડે ઇન્ડિયા આવીને વલસાડ તમારી જોડે રહેવું છે અને મેં ઇન્ડિયામાં ઘણી ઘણી વસ્તુઓ નથી જોઈ મેં આખી દુનિયા જોઈ છે મેં જાપાનની પણ ટ્રીપ કરી છે અને જાપાન જઈ શક જાપાન જઈ શક્યા એનો અફસોસ છે પણ એમણે મને આ રીતે કહું કે મારે તમારે ત્યાં ખીચડી ખાવા આવવું છે હવે दक्षाबेन ने कहूँ कि चलो आप ठाकुर भाई ने खीचड़ी जे दक्षाबेन के अत्य साढ़ा सात आठ वगैया से अत्यार तो बहुत मवे मारे मारे त्या खीचड़ी खाने की तमन्ना अफसोस की बात है हमें कपिल भाई जयरे आयु ये दिवसे रात्र मारे त्या मेहमान था हूँ एक बेडरूम एपार्टमेंट में रहूँ चु अत्यटे मेहमान था मैं मारो फोन सेलफोन बंद कर दीदो आ सामचार मैंने मोकवा आया था पर मारो सैलफोन मैंने खबर नहीं जेवी सवार साढ़ा छागे खबर पड़ी के वो अँ आयो तो घर में आप नम एकदम स्थिति में था तो एक बेहने मैंने कहू कि ठाकुर भाई अगे दक्षाबेन पाप पीता चाह पा कशु कर दादा ने याद कर गयो ने तरत हिम्मत करें दक्षाबेन पास गयों हाथों में गयो। प्रणाम करें कहूँ कपिल दक्षाबेन कपिल भाई मोक्ष मांगे અને જે બન્યું એ ન્યાય અને તમે તો જાણો છો કે મારે ત્યાં તમે ચાર આત્મા એકી સાથે ગુમાવતા એટલે તમને તો તમારી સાથે હું છું ને મેં કેવી રીતે આ મૃત્યુને લીધું છે તો દક્ષાબેન મને કહેવું કે ખરી વાત છે તરત જ એમણે મેં પાણી આપ્યું પાણી પીધું એટલે પછી એમણે લીધું એટલે આ જ્ઞાનની ક્યારે કિંમત મને સમજાય કે મૃત્યુ વખતે જે આ વસ્તુ જરૂરી છે તો જો આપણા આપણા જે ભાઈઓ હોય એને આ રીતે હું છે ને તો હું કંઈ મહાત્મા કે સંત પુરુષ નથી પણ હજારોની સંખ્યા ગમે તે હોય ઇન્ડિયામાં ઇંગ્લેન્ડમાં અને અહીંયા પણ જ્યાં જ્યાં મૃત્યુ થયું છે મારા સગાલોનું ત્યાં હજારોની સંખ્યામાં ભેગા થયા હોય ત્યારે હું આ ચાન્સ લઈ લઉં છું અને દાદાનો નામનો એમને પરિચય આપું છું કે મૃત્યુ અને આ જન્મ અને મૃત્યુ સંભાવે નિકાલ કરવાનો અને એને હળવશથી લેવાનો એને એ પ્રમાણે હું કહું છું કે તમારા ઘરમાં કોઈ બી નાનું બાળક બુધી જાય કોઈ બી વડી જાય ત્યારે વલોપાતું નહીં અને એને પ્રેમથી એને આત્માને આપણે શરીરને વિદાય આપીને આત્માને જોડે લઈ લેજો અને એ અનુભવ મારે કામ આવ્યો તમે ઘણાને કહું તો જ્યાં એ લોકો પણ મને કહે છે કે ત્યાં તમારો અનુભવ બહુ કામ લાગે છે બરોબર આજે પૂછ્યું કંદકભાઈ દાદાજી કંદકભાઈ પૂછ્યું કે તમારા કેટલા વર્ષ મગ મારા એક વસ્તે લાગતા નથી તો મગું મારે નિશાબેન પણ કબૂલ કર્યો ને મારી બે બહુ બે દીકરા અને મારા વાઈફ તો ઇન્ડિયા ગયા અમને બધાને ફરજિયાત કહ્યું તમારે જ્ઞાન અપાવીશ દાદા મારી ઘરે આવે છે આવો તો અહીંયા આવીને બેઠા કે કે મારી સમાન છે પાછા મેરેજ કરી દીધા છે અને અમે કેલિફોર્નિયા સૌથી ત્રણ દીકરીઓ મોહનભાઈ પટેલ અને બોલવાડ કર્યા એ હતી મોટી એ ચલાવતી હતી અને એમાં એની બીજી બેન હતી ને આપડી દીપા છે અત્યાર થયું પરંતુ એને કેવું હવે એના પપ્પાને કહી દીધું આગળ જ વાત કરી કે મારો ત્યાં વડોદરા ફોન આવ્યો મગનભાઈ નો મેં કહ્યું તમે આ બધું જોજો થોડું લખ્યું પણ એને આ ખાસ એને કે આટલું જ્ઞાન પછી બહુ થોડા દિવસ થયા બહુ વધારો તમે મારા માટે કોઈ ચિંતા ના કરશો બધા દાદાનું આવું બધું એટલે એમને તો એ મોન થાય જ્ઞાન પછી લેવું પણ આટલો મોટો એ થાય ને દાખલાઓ બને છે મહાત્મા વિષય છે એટલે એ દેહની સ્થિતિ વસ્તુ જુદી છે અવસ્થા છે એક જાતની તેમાં પણ આ સમાધિ એટલે કે અંદરથી સમિણામ આપણા મહિના બધા બધા ભરણો લખ્યા છે બહુ મોટા મોટા એટલે બધાનો અનુભવ આવે છે બધા છેવટે સમાધિ દાદા કોણ મારે કોણ હાજી કપિલભાઈ મને હોસ્પિટલ માં દાખલ કરેલો અને મને તો ખબર નથી નંબર ટુ ફાઇલને બધા કહે છે કે તમે જો ડૉક્ટર ટાઈમ ના આવ્યા હોત તમે ગયેલા એમ કે ઓકે પણ પછી ડૉક્ટરે ડાયગ્નોસિસ કરી ને મને આ દફ્તર બજાડ્યું અમારું ચોવીસ કલાકનું આયવી છે ઓકે મારે મારી રાખવાનું છે ઓકે ને ચોવીસ કલાક મારે જોડવાનું છે પણ હું ઘરે આવ્યો અને કપિલભાઈનો ફોન આવ્યો અને મેં કીધું કે જુઓ કપિલભાઈ દરેક બાબતમાં હું છે ને મારા મેડિકલ પ્રોબ્લમમાં મેં હંમેશા કપિલભાઈની સલાહ લીધી છે ને કોઈ દિવસ એ એ નથી કર્યા બરાબર એમનું કહેલું જ બધું માનેલું છે દક્ષાબેન જાણે છે પછી મેં કીધું કપિલભાઈ મારાથી આ થાય નહીં જે થવાનું શું થશે હું કે આ દફતરીને ચોવીસ કલાક ફર્યા કરવાનું નથી એ તો ગભરાયા એમની લાગણી એટલી બધી રામદાસ તમે હમણાં ચાલુ રાખો હું આવીને તમને બધું સમજાવીશ તમારી જોડે વાત કરીશ બધું તે એ દિવસે આવી શક્યા નહીં એટલે ફરીથી ફોન કર્યો કે મારે એવું કામ આવ્યું છે કે જ્યારે મારાથી નીકળી નથી પણ બીજે દિવસે સાંજે દોડતા દોડતા એને દક્ષાબેન મારે ઘરે આવ્યા મને સમજાયું રામદાસ જો આ આવ્યું છે ને આવ્યું છે તે તમારે એક્સેપ્ટ કરવું જ પડશે ને તમારે કરવાનું છે ને એમને એટલો બધો આગ્રહ કર્યો ને એમના કહેવાથી જ મેં આ આટલું લાભ ચાલુ રાખ્યું તો આજે ત્રણ બે મહિનાથી હું મારું શરીર મારે મારી તબિયત પણ ઘણી સુધરી ગઈ છે ઓકે ઘરના મારા તો બધા જાણે છે બધા બધા મહાત્માઓ પણ જાણે છે અમારા સત્સંગીઓ પણ એના માટે હું એમનો ઘણો આભારી છું ખરેખર મારી જોડે શ્વાસ નો એનો આપણે કયું કેમ પ્રાણાયામ કરો છું કે બધું યાદ કરીને મને કેળવડ આવે કે બધું આ કરોડ હંમેશા મારી તબિયત બહુ કાળજી રામદાસ આપડા ભગવાન એમને સંઘની રચના કરી નથી આ તો કુદરતી બન્યું છે અને બધા જ પોતે પોતાના સ્વભાવમાં આજે શરીર થી જીવી જાય છે બધા એમ કે આપણા આપડા પટેલ અમારામાં તો વૈષ્ણવ કૃષ્ણ ભગવાન ભક્તિ હોય ને પુષ્ટિ મારી બધા છતાં જયારે કોઈને ખબર પડે કે તો જૈનનું જેવું લાગે હકીકતમાં જે મહાત્મા આવે છે ને બધા બે પાંચ બે ચાર ટકા હોય છે બધા ભેગા કરનારો માર્ગો એટલે દાદા ભગવાન માટે કવિરાજે બઉ સુંદર કર્યું છે સંગમ ઈશ્વર ભગવાન સંગમ એટલે બધા સંગમ કરે ભારતના તો આપણા બધી માન્યતાઓ બધી રીતના છે કરે જ વિશ્વના બધા એમ થાય તમે એકબીજા બાર મલ કરો રામદાસ મળ્યા ગરુભાઈ મળ્યા સચિદાન કેટલો આનંદ થાય છે કેટલું એ થાય છે સમજે ભેદ નથી લાગતો જરાય નથી લાગતો અને હકીકત માં આપણને જ્યારે કોઈ કાર્ય ના બને અમે કંદરભાઈ કહ્યું ને અને અમે જાણીએ આપણને પાંચ છ જણ અને પછી કનુભાઈ નો વાર હોય તો એમની હાજરી આજે કાલ કાકા કેતા હતા દસ વાગ્યા પેલા પછી અગિયાર બંને બધા ભાઈઓના એટલે આ સંઘ ની વાત બહુ મજાની છે સંઘ એટલે આપણે પોતે પોતાનો સ્વભાવ જાણ્યો અને સ્વભાવ થયા જ કરવાના કરે પણ એમાં કઈ એ નથી આવતું અખંડિતતા રહેશે ને આપણી એ બહુ મજાની છે એ સચ્ચેદાનંદ સ્વરૂપ ની અખંડિતતા છે આનાથી મને એનો દાદા ની ભક્તિ માં ઉપયોગ થાય છે મારો બઉ વખત બર્જિનિયા પાછા જતા હતા એટલે અમારું જોયા થયું એટલે એટલે અમારે તો બધું ઘર બહાર નથી એટલે મહાત્મા ને મળી અને ત્રણ ચાર દિવસ અમારે કપિલભાઈ રહેવાનું જ હોય इन्सिस रंजन बेन अमे चार जाना ने चार दिवस आ, ने दिवस है भी क्षण गोटवाय खबर नहीं कपील भमेशझा न एक कथा चलवा कलाक दूर छे પણ સરસ હતી હનુમાન ચારિત્ર પર હતી એટલે જે સેવક તરીકે એમનું હતું હનુમાન નું એની પરિવસ હતી આપડે બધા સાથે જઈશું એટલે એક જ કારમાં રસિક રંજન બેન તે વખત એકલા હતા તો ખાસ એમને એક ટ્રીપ મારી અહીંથી રસિક લઈ ને સીધું ભારતીય ટેમ્પલ એટલે આપણે ત્યાં ગુરુ કરી દે ને એટલે સવારે ઉઠ્યા એક દિવસો બધા અમે એક્સરસાઇઝ કર્યું પાર્કમાં જઈએ ચાલવા જઈએ બધું તે દિવસ સવારે બે રવિવારે એવું કર્યું પછી અમારા એક મારો ભાનુ એક છોકરો અહીંયા રહે છે બર્થડે જેવું તો કપિલભાઈ બર્થડે કરી અમે પછી મંદિરમાં ગઈ જઈને પેલું કથા ચાલુ કરી ત્રણ વાગે હવે એમનો ભાવ કેવો છે એની વાત કરું છું તો વચ્ચે કથા ચાલતી હતી એને ઉઠીને કાઉન્ટર પર ગયા અને કે છે કે આજનું ભોજન માટે કોઈ સ્પોન્સર મળ્યા છે તમને તો પેલા કે આજના ભોજન માટે કોઈ સ્પોર્ચો નથી મળ્યા અને લગભગ પાંચસો છસો લોકો તો કપિલભાઈ એમણે કીધું કે કોનું નામ લખાવતું કે રસિક ભાઈ ને રંજનભાઈ નું નામ લખાવ આ રીતનું છેલ્લો દિવસ થયો અને તે વખતે સાત સાડા સાતે ભોજન લીધું चाह पी बाजू दक्षा थी तो घर बाजू मैं मंदिर तो दिलीप ने चा पीने आगे जाइए तो ये बार क्या गया चाते मेड़ ना खाद પણ મેઠ્ઠી લખીને જઈએ તો ચિઠ્ઠી લખી કે ન્યુઝપેપર પેલું આવે ને ત્યાં છેલ્લા અક્ષરો બધા બધા મહાત્માઓ તમારે ત્યાં ચા પીવાયા પણ તમે મળ્યા નતા એમ હા પછી રસ્તામાં દક્ષાને કે તમારે ત્યાં દૂધ આપડે ઘરે દૂધ છે ચા બનાવવાનું તો કે લેવું પડશે એટલે અમે સ્ટોર માં ઉભા રહ્યા દૂધ લીધું ચા બનાવી બહાર નીકળ્યા ને ચા પીધી અને આ ડાઇનિંગ ટેબલ છે ત્યાં આગલા રૂમ પડ્યા હતા હવે અમને ખબર હતી કે ત્યાંથી નીકળીને ગયા અમે તો બધા આ બાજુ બેઠા હતા ક્યારેક ગયા ને ખબર ના પડી પણ ઈલા ઉપર અમે તે ચાર દિવસ તૈયાર રહેતા હતા એટલે ઈલા ઉપર દાદરા પરથી ઉપર એક કપડાં બદલવા જાઉં છું ત્યાં સુધી એની નજર કપિલભાઈ પર પડી અને આમ સમાધિ જ આમ રીતે પડ્યા હતા એટલે અમને થયું કે સવારે યોગાને શીખવાડતા હતા એટલે યોગાસન ની પોઝિશન હતી એક્ઝેક્ટલી દાદાજી એમને થયું કે આ યોગાસન કરતા હતા જઈ રીતે તો આમ આમ કર્યું કપિલભાઈ તો કશો રિસ્પોન્સ ના આવ્યો તો તરત અમને બધાને બોલાયા અને તરત પછી અમે 9.11 ઇલેવન ને ફોન કર્યો નાઇન ઇલેવન બધી ઇન્સ્ટ્રકશન આપી આ રીતે કારણ કે આપણે માનીએ કે આપણે મને વાત કરવા એવું સવાલ નથી આમ દેખાય એ વિશ્વ મે બે <today> લાઈ <today okar? today okar> સુખ શાંતિ હોુણા કર વિશ્વ મે સુખર શાંતિ હો દિલ ભર કે સપતિ તર કે સભતિ તરણ તારણ પરમાત્માણ પરમા વિશ્વ મેં સુખર શાંતિ સુખ શાંતિ હો જ્ઞાન જન હે પ્રગટ પુરો જન હે પ્રગટ પુરો સિદ્ધેશ્વર શિલ્ જીવ ગો આતમ પ્રપતિો જીવ ગો આતમ પ્રાપ્તિ વ્યાપત્મા મેખાતિ હો સ્વ સુખ શાંતિ હો એક સ્વભાવ પ્રકાશ પા સ્વભાવ ચમપૂરબ સૂરજ હો ચમપૂરબસૂરજ હો નિષ્પક્ષી હૈ કિરણાત્મા વિશ્વ કિરણાત્મા એ વિશ્વ મેં સુખ ઔર શાંતિ હો में सुख और शान्ति हो निसंशय ओ महेश्वरा निसंशय ओ महेश्वरा प्रफुल्लित स्वांद उदय करा અંત સલગી જગમગજો જગમગજલ જ્ઞાન મેિર કરનાલ સ્વ મે સુખર શાતિ હો મે સુખ શાતિ હો ભવય ભંજક મૂલ શરણ ભંજક મૂલ શરણ આપે કટતે જનમ મરણ આ જબ આયુ અંતિમ આ જાએ timavajaye jab ayu antim aa jaye jab ayu antim aa jaye tvam su charano mein le lena tvam su charano mein le lena tvam લેના વિશ્વમે સુખર શાંતિ હો વિશ્વ મે સુખ શાંતિ હોુણા કર પોતે ડોક્ટર છે બધું મહાત્મા બાલા કપિલભાઈને એમનું આટલું સુંદર સમાધિ મરણ સાથે એવી સુંદર જગ્યાએ છે ત્યાં પણ એમના કલ્યાણ સાથે જ છે અને કલ્યાણ સાથે છે તે આત્યંતિક ત્યાંથી કલ્યાણ પામી જાય અને એ બધાને આપણે દક્ષાબેન સાથે પરિવાર સાથે હંમેશા બધાને એમના સાનિધ્યોનો લાભ આપે એ રીતે આપણે પ્રાર્થના કરી લઈએ મુક્તિમાર્ગી વ્યક્તિ હોય એમાં વર્ણન માં આવી ગયું જેવું બધા આપણે સાંભળ્યું હશે તો સાંભળી બનેલું છે સમજાય આવી રીતે થાય છે નહીં તો ચક્રવર્તી જેવા રાજાઓ હોય છે બધું જ કરે કશું નથી જોઈ શકતું એટલે જેવા આવે છે આપણા ચંદ્રકાંતભાઈનો અનુભવ ચંદ્રકાંતભાઈનો અને છેલ્લે આવ્યું આટલને ખબર રાતના થયેલું રાતના થયું પેલા બી આર પટેલ હતા એમને ખાસ ફેમિલીના એ તો હાથના હા તે એમના રાવજી કાકાએ ફોન કર્યો પરંતુ પેલા કંઈક આટલા આ ટાઈમે તમે ના આવે સવાર તમે કરીશું એમને જરા કહેતો થયો પણ શું કરે આવે તો સવાર રાતો કાઢી સવાર પછી ત્યાં ફતેંદ પેલું છે ને દવાખાણું ત્યાં લઈ ગયેલા આ બધું બહુ કર્યું પછી ઓક્સિજન બધા સંજોગો ભેગા થયા ચંદ્રકાન્ડભાઈ સમજી ગયેલા હતા બધું જ કમર કરે તો એટલે પેલું કરીને એને બહુ ટ્રાય કર્યો એમને સંજોગો બધા સંજોગો એટલે આ વૈજ્ઞાનિક સંયોગી ના થાય એવું છે એનું વર્ણન તો થાય નહીં શબ્દોમાં ગમે તેટલું સમજાવો તો સમજાય અદભુત છે અદભુત એટલે આપણે દુખ સાથે આનંદમાં રહી દક્ષાબેન આપને કહું મોકલશો ને તો આ વખતે શકે જો પોચે સારું સુધી તો આપે રસી મોકલ્યું સારું કહેવાનું ત્રણે બોલાવે છે પરવે છે રમેશભાઈ પરવેરા એમનું કેવું કાલે પારસીઓની પોપેડી છે ચાલુ હતું <laughs> <laughs> <laughs> <laughs> કાલે હું તારી જોડે પદ્ધતિ મનાવીશ અને છીએ તો ડેટ્રોઈટ માં પણ બધા પદ્ધતિ મનાવશું એટલા માટે અમે તને કહ્યું છે કે અમે તને ઉચકી લેવાના છીએ હવે તું અહીં પણ રહીશ અને બોલ બોલિફોર્નિયા જરૂર આવજે હા તે વખત બધું વાત કરીશ તને હા જરૂર જરૂર અને મારા ખુબ આશીર્વાદ છે હા પરવેભાઈ જય સચિદ હેલો પરમેશ જય સચિદાનંદાબેન આપડા કપિલભાઈ ડોક્ટર ના નક્ષાબેન આપણને સચિદાનંદ કે જય સચિદાનંદ પરમેશભાઈ હા મારા ભાઈ ના ફ્રેન્ડ થાય પરવે ભાઈ સાથે ઉછરેલા બધા એમને કુદરત ખુબ આશીર્વાદ ખુબ આશીર્વાદ જરૂર જરૂર હો બધાના બધા માટે પ્રસાદ ની વ્યવસ્થા છે દક્ષાબેન ખાસ બધા નો આગ્રહ છે બધા પ્રસાદ લેવા પદારો ઉપર કે છો બધા કેમ છો બધા મેમ આ તો વારંવાર જ થાય છે ગણ્યા કે જો મે તો સાંભળું મે સુમર તે જલ્દી વાગે તો કોલેજ ના જાય આ કોઈ ડિપાર્ટમેન્ટ મે બી હશે કે હું મોર બી છે 你是不是知道我这都不提高谢谢